પ્રથમ ભક્તિ સંતન કર સંા દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા બાલ વયસ ભક્તિ કરે બલયુસે ભક્તિ કરે જગસે રહે ઉદાસ વ્રત ઉશા કરે કબુ હરી કોદા ભીમા નિરમ સીખવો વચન મા વિષવા સદગુ રંગરૂપમા બહુ રમ કરમ નું ને સંગે દાતા બા દાતા ને ગોક્તા કરિયે મુકે રાખો દાતા ભોક્ કરિયે કે કાખુ ya e abhi aati thi main e mere tere main e jaan wo vachano ram ram langasat છોડી દેવા અસુરી કર્મ નવદા ભક્તિમા નિર્મલ રે પાંબાઈ પાં હા oh.